શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થાપક વિદ્યા બાદ શાસ્ત્રીતાલીસ ના અષાઢ ગુરુવાર તારીખ સાત અગિયાર ઓગણીસો પંચ્યાસી ઘરડા અંત્ય પ્રકરણ નું પાંત્રીસમો અધાન ચાલુ ते मा भगवान है। अने तेना कृपा कर बोल प्रथम तो मोटू लक्षण भगवान ने क्यार निरा समझे सदा दिव्य साकार मूर्ति समझे આ સાકાર તો કઈ છે પણ એનો મૂળ જે હાથ છે બઉ વિચાર કરે ને એના ખબર પડે બાકી સાકાર ના નિરાકરણ બોલ્યા કરે સાકાર માં દિવ્ય સાકાર એમ કેમ દિવ્ય ને ઘટાડવું કેમ દિવ્ય ને ઘટાડવું કેમ એને એને કલ્પના માં કેમ ભલે માનો આખો ઈચી ને બેઠા કલ્પના જાણે ઉપનિષદો માં તો લખી દીધો એ આગળ થી આપણા આ જે આસ્થિક સંપ્રદાયો આસ્થિક એ બધા વ્યાસજી ના વચન ને આધારે ચાલે અને એમાં સ્પષ્ટતા પછી એના પાછલા કરી હોય ભગવાન શબ્દ તો અનાદી નો બોલાય ભગવાન શબ્દ જેવો ભગ હોય તો ભગવાન ભગવાન કઈ રીતે હું ભગ હોય તો ભગવાન ભગ ભગવાન ને શબ્દ નો અર્થ જ ઘટે ભગવાન ભગ વાળો એટલે ભગવાન થાય ભગ છે તો એ વસ્તુ કેવી પાછી એ તર્ક માં આવે ને ધારક ને કેમ નો એટલે ઈશ્વરી આ તપેલી તપેલી માં ઘી પડ્યું હવે જે તપેલી ઘી ને પકડી રાખે જાળવી રાખે જે તપેલી રાખે ઘી ને જાળવી રાખે તો તપેલી સી વસ્તુ છે જિજ્ઞાસા તો જીજ્ઞાસા માંગે શું ભગવાન એટલે ભગ જેમાં છે એ ભગવાન છે એ શું ભગવાન થાય ભગવાન એટલે ભગવાન એવી વસ્તુ થઈ ગુણ ગુણી થઈ ગઈ ગુણ ગુણી થઈ જીવાય જ નહી શું જેમાં ગુણ છે કેવાય ખરું ને ભગવાન શબ્દ જેવો છે કે ગુણ ગુણી ફાવવાનું જઈ એમાં ભગનામ ગુણ છે હા એમાં પાછા આનંદ જાતે ત્યારે ભગવાન થાય હવે એવા ભગવાન ગુણ વાળા જયારે થયા તો ઈ હશે કેવા ઉપસ્થિત ભગવાન માં ગુણ છે એટલે ગુણ થયો અને નિરાકાર એટલે કઈ નઈ તો ગુણ ગુણી ભાવ ક્યાં રહે બરાબર ને મારી માં એમ કે ભાઈ તું અહી ક્યાંથી બેઠો ત્યાં એમ તરત પ્રશ્ન ઉપસ્થિત નો થાય મારી માં વાંધણી એમ બોલે ફલાણી બાઈ વાંજણી એમ નજ ના ઘટે ભગ હોય ત્યારે ભગવાન કેવાય છે ભગ વિના નો કહેવાય એવા જે ભગવાન એ શીચીજ છે તત્વ શું છે જેમાં ભગ રહ્યા છે એ ભગવાન ચીજ શિવ છે એ બ્રહ્મ તત્વ છે જેમાં પૃથ્વી જળ વાયુ આકાશ એક તત્વ છે આ પાંચ છે પણ માયા ના તત્વો એટલે ગુણ ગુણ ભાવ ખરા પણ માયિક તત્વ અનાથી જીવ ઈશ્વર માયા જીવ માયા અને ઈશ્વર એમ ત્રણ અને અવાંતર બે તત્વો છે એ અનાથી જીવ ઈશ્વર બ્રાયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમ પાંચ તત્વો થાય શું પાંચ તત્વો પાંચ તત્વોમાં જીવના બે પેટા પડી જાય જીવ છે એ ઈશ્વર રૂપે બની શકે અને બ્રહ્મ તત્વ છે ઈ પરબ્રહ કિરણ છે એની સાથે ઈ આવે છે એની શક્તિ છે શક્તિ છે અને એનું કિરણ કેવાય એ બે ભાવ ખરે જીવ માયા ઈશ્વર એમાં ઈશ્વરનું કિરણ બ્રહ્મ છે અને જીવ એની સ્થિતિ બદલે છે ત્યારે ઈશ્વર માં જાય છે જીવ ઈશ્વરમાં જાય ભાવ તળે અને ઈશ્વર ભાવ આવે સરવાળે જીવ અને ઈશ્વર એ બેની માથે માયા છે અને માયા એ બે ભમાવે પછી એ બે ઉપર રહેલી માયા એને જીતી જાય એટલે બ્રહ્મ તત્વોમાં ભણે પછી પછી અને એને પરબ્રહ્મનો સંબંધ પછી નજીક થઈ મળે ક્યાં જાય એટલે ભગવાન એ બ્રહ્મ તત્વમાં જાય હવે ભગવાન શબ્દ છે ગુણ ગુણી છે જયારે ગુણો થયા ગુણ અનેક જાતના એને રહેવાનું સ્થાન જયારે થયું એ સાકાર છે કે નિરાકાર ત્યારે શાસ્ત્ર એમ કે છે વ્યાજ્ય સિદ્ધાંતે કે સદા દિવ્ય સાકાર દિવ્ય શબ્દ એટલા માટે વાપરે નહીં તો એક સાકાર કે એટલે તરત આ મંડે જોવા માણસ બીજું નથી આ જોયું નથી આને જોયું એટલે આનો ભાસ આવે તાર ભાઈ આનો ભાસ લેવાનો નથી ઓલી સ્થિતિ એ નથી એટલે એને હજી આપણે દેખ્યું નથી એટલે યાદીમાં આવતું નથી ઈ આ ભગવાનના સાચા સંત મળે એ આને પેલું ઓખાડે છે भगवान आवाय कई दटाड़ी बीजो भाव सर्जे सीत आनंदमय ब्रह्म एछे है। पर ब्रह्म शब्द है ब्रह्म मै एट ब्रह्म तत्व मोल ब्रह्म कहवाय पर ये साकार निराकार ત્યારે એ વ્યાસજી એ વ્યાસ સૂત્ર માં બ્રહ્મસૂત્ર માં એ તે સર્વે વ્યાખ્યા હતા સૂત્ર આવે છે એમાં એમ કહ્યું આ એક પરબ્રહ્મ સ્વરૂપ એને તમે પૂરનું સમજો એટલે બધા તત્વો તમે જાણી લીધા જાણી લીધા અર્થ શું એટલે એક ગહન એવું તત્વ છે કે એને આધારે બધા રહે છે એટલે આ જાણે તું જણાય માં કે કાચો છે મી પછી એક ખોલી નામ જોવે છે ને કે બધા તપાસવા પડે હિ ઉપર થી કે છેડી ગયું બરાબર હ એમ ભગવાન એકને બરાબર જાણો ને એને સર્વે વ્યાખ્યાતા પછી બીજી જોવાની ઈચ્છા રહે જ નહીં આત્મ પ્રકાશમ આ પ્રકાશ એકનું દર્શન થયું એટલે બધું આવી જાય બધું અને આવી જ જાય માલિક એટલે એમાં સાકાર ને નિરાકરણ પ્રશ્ન આવે ત્યાં વ્યાજ એ ચોખોટ કરી નિરાકરણ કહેવાય સાકાર ભડકે છે આ બધાય શું સાકાર આપની પેટે હાથ બધું હા તો આપડે મરી જાય ને ભગવાન ગોઠવવાનું ગોઠવાય નહી કઈ એ દિવ્ય સદા સાકાર દિવ્ય સદા સાકાર મુ છું પણ યાદ આવતી નથી પ્રત્યક્ષ બસ વ્યક્તિ યુગવત સર્વમ પ્રત્યક્ષ સદા સભાજો એ ભગવાન ને જો જાણવા હોય તો આમ જણાય હવે એ જાણવાની રીતિ એ બધા જીવ ક્યાંથી સમજી શકે ભાઈ જગત માં કેદી કાગળીએ કોક ને સમજાવવા બે સમજે કેમ સમજવાના સાધનો નથી એની પાસે એટલે બુદ્ધિ ઘસાયેલી નથી શક્તિ નથી એ કેવી રીતે સમજી શકે ત્યાં મૌન પછી ગયું અને એની પાછળ બજે વ્યાસજી એ શાસ્ત્રો અને પુરાણ અવતરણ કર્યા એટલે આ પુરાણ બધાય સમજાય એટલે આ બધા પુરાણ અધિકારી હોય એમાં જો આચો સમાગમ મળી ગયો તો આચે રસ્તે ભગવાન ઓળખે નતો જ્યાં ત્યાં જેમ તેમ જાય થઈ રોકાઈ જાય કલ્યાણ દુર્ઘટ છે ભાઈ તરત હાથમાં આવે ને એવું નથી આ સાકાર ને નિરાકર બોલો આ જો એ પહેલું લક્ષણ કે સાધુ હા તે આપણી માથે આવ્યો જો ગોવિંદભાઈ કે વળી સાધુ નામ ભાઈ રહ્યા સાધુ નું લક્ષણ છે બોલો કોણ બોલ્યો મહારાજ બોલા છે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારી ને કૃપા કરીને બોલ્યા છે પ્રથમ તો મોટું લક્ષણ એ છે ભગવાન ક્યારે મનાય જ નહી જો માંગ્યા એટલે એને ભગવાન ખબર જ નથી એ જેમ બીજી જગત ની વાતો કરે છે એ વાત કરે છે સમજ્યા વિનાનીઓ સમજે અને આવે તો પણ એમ જાણે છે કાતો આપણને એ શાસ્ત્ર અર્થ સમજાતો નથી અને કાં તો એમાં કેમ કહ્યું હશે પણ ભગવાન તો સદા સાકાર જ છે એ શું કહ્યું નિરાકાર જેવું સાંભળ્યા આવે એટલે આપડે પેલી એમ કહ્યું ભગવાન સદા દિવ્ય સાકાર મૂર્તિ છે છતાંય આ જગત માં નિરાકાર કેતા એમ નહી સમાધાન શું કહ્યું કાતો આપણને શાસ્ત્ર નો અર્થ સમજ નહી પેલું એક ગમે એટલા પુરાણ ઉપનિષદ વેદ ઇત્યાદિક ગ્રંથ શ્રવણ થાય જો એ વેદ ખોટા પુરાણ ખોટું શાસ્ત્ર ખોટું બોલો હવે શું કેશો એમાં નિરાજવાનું તો ઈ છે જુદી જુદી રીતે વર્ણન કરતા હોય હા પણ એ શાસ્ત્ર ખોટું બોલે ને એક ફેરામ બોલે ને એક ફેરામ બોલે એટલે એમ નહી મગજ માં ઉતાર ઉતાર આવે કે ન આવે જો એટલું છે એને આવડા જપ કરનારા એને પકડી ગયા છે પણ એ શ્લોક માં આગલા હું કહેશ એમનો સમજો કારણ કે કોઈ મગજ મારી કરતો જ નથી વિચાર કરવામાં આદી અંત સુધી બધો વિચાર કરવો પડે ભાઈ એને કોઈ કે ગાયત્રી નો જપ કરે ને ગાયત્રી એનો અર્થ શું જોવો આવડે કોનેપ કરતા હોય તો દેવી તરીકે માની ને ગાયત્રી હા એ દેવી પાછું પુરાણ વિભાગ તમારે પુરાણ વિભાગ જુદો શાસ્ત્ર વિભાગ જુદો અને વેદ વિભાગ જુદો દરેક ભાગમાં ઈશ્વર ના અનુસંધાન હું તો આ બોલતો નથી બોલો છું ગાયત્રી માં એક પંડિતે એવો મત દર્શાવ્યો છે કે આ પુરાણ વિભાગ માં ગાય શક્તિ તરીકે વર્ણવેલી છે અને શક્તિ નામ કર્યા એટલે સ્ત્રીના કપડા ફેરાયે જગત માં જગત માં આવું ચાલે ખબર જ નથી મંત્ર ને અર્થ માલીઓને તો સ્ત્રી ભાવ ઉડી જાય સ્ત્રી ભાવ છે જાય ભાવો અને જગત તો સ્ત્રી ભાવી દે બોલો લિયો હલો હજુ આપણને એ શાસ્ત્ર નો અર્થ સમજાતો નથી આ ટુક આપડી બુદ્ધિ પહોંચે નઈ એટલે ખોટું ન બોલવું ખોટું છે એમ ન કેવું अपने दृष्टि बढ़ती नहीं अपने गज लगा, लगा लाइफ कहू भगवान तो सदा साकारज चे। साकारज चे, अने जो साकार न समझे तो तेनी उपासना वस्तु ने समझोज नहीं जेनी उप एट समीपे जेनी जवे एने हमजो जी અને સાકાર ના હોય એને વિશે આકાશ ની પેટે કરતા પણ ના કહેવાય કઈ દેખાતું નથી દેખાતું નથી દેખાતું નથી એમ તમે શું કહો છો જળ પૃથ્વી એ બંધ ભૂતોમાં ક્રિયા ઉત્પન્ન થાય એવી રીતે આકાશમાં કોઈ રીતે ક્રિયા ઉત્પન્ન થતી નથી આકાશ નો પદાર્થ બતાવો લિયો પૃથ્વી ના બને જળ ના બને તેજ ના બને વાયુ ના બને આકાશ નો પદાર્થ ગયો તો આ જગત કેનાથી સર્જાયું ભગવાન તો ભગવાન જો નિરાકાર હોય તો આ જગત થાય કેમ આકાશ થી જેમ કોઈ પદાર્થ બનતો નથી તો ભગવાન થી કઈ નો બનવું જોઈએ આનંદ કોટી બ્રહ્માંડો બન્યા છે આપણે બધા હરીએ છીએ ફરીએ છીએ ખાઈએ છીએ તથા એક દેશ ને વિશે રહેવા પણ ના કહેવાય હા એક દેશ ને વિશે भगवान छे छे. अनेक एक भगवान ग्रही रहता. उपनिषद शु कहे उपनिषद श्रुति परमे अक्षरे जो मन <laughs> ये भगवान क्या रिया छे? अक्षर જે અક્ષર છે એમાં અહી ભગવાન વ્યમન વ્યાપક અનેક બ્રહ્માંડ વ્યાપક થકા અક્ષર મર્યાદ એટલે અનેક દેશી થકા એક દેશી પરમે અક્ષરે વ્યોમન જો એક દેશ ના યા છે એક સાથે આનંદકોટલી બ્રહ્માંડ માં ખરું પણ એનું મુખ્ય સ્થાન પરમ અક્ષર પદ એક છે ત્યાં રહેવા પણ નવાય નિરાકાર હોય તો પણ તદ્દન નિરાકાર કઈ તો પરમ અક્ષરે ઘટે નહીં અને શુદ્ધિ કહે વેદ કે પરમે અક્ષરે પરમે અક્ષરે છે વ્યોમન એટલે વ્યાપક છે અને એક ઠેકાણે રહ્યા છે આ તમારે ધ્યાન રાખવાનું હો બધા નથી કેતો માટે ભગવાન તો સદા સાકાર જ છે બધા તો બેઠા પાછા ને રાજા ધીરાજ છે રાજા ધીરાજ બધા ઉપર થઈ ને બેઠા રાજા ધીરાજ કેવાય ને તેજ આ પ્રત્યક્ષ છે નિા હવે નિષ્ઠા કેવાય નિષ્ઠા નો કેવાય આનો નિષ્ઠા નથી આવા એક ભગવાન છે એટલે હું સમજ્યા એટલે નિષ્ઠા નો કહેવાય સ્થિતિ અને એક ઠેર એ આ એમ નક્કી થવું જોઈએ શું એમાં સમજો કે શું શાસ્ત્ર માં વર્ણિવ શાસ્ત્ર માં વર્ણવા એને કોઈ ના ન પાડે લ્યો તમે જેટલી વાત કર પણ એ આ એમ કહો ઉભો થઈ જાય એ લો કહેવાય ઓકે તરત જ કહેવાય એ આ પ્રત્યભિજ્ઞા થઈ સમજો ને પ્રત્યભિ ને રાજા ધીરાજ છે ને તેજ આ પ્રત્યક્ષ છે તેજ આ પ્રત્યક્ષ પ્રત્યક્ષ મહારાજ હોય ત્યારે તો એમ જાણે પણ પછી કેમ કરવું કે પણ પછી એ આ કુ ઠેરાવું જે તમારી વિચાર થાય એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ના જાય કોઈ રીતે કોઈ કાળે ડગી ના જાય આપણને તો કોક જેવો તેવો કઈક કેય તો હા ના પાડીએ સામાન્ય જગત ને તો ખબર જ નથી માતા મેલડીને કે છે કે આ ખરેખર આ તો બરાબર છે તરત આ કઈ દે અને બધું અહી થી તો આ પાડ્યો આમજ હું ઘણું અઘરું છું ને સદા એમ જ સમજે એક તો એ લક્ષણ હોય જાજી પેલું લક્ષણ છે કે આમાં પૂછજો કોઈ અધૂરો હોય તો લે આમાં કોઈ અધૂરો છે સાધુ માં તો અને આ ભગવાન નથી જાય નકમો જો આપડે સમજવા માંગે આમને મને ગોખી માર્યુ ઈ કઈ કઈ આવે થોડું યા બોલો બોલો પછી તથા ભગવાન ની જે એકાંતિક એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાન જે નામ સ્મરણ તેને દેખી મનમાં બહુ રાજી થાય કેમ રાજી એમાં ગયા એવું મગજ મારી નું રાજી રાજી તો થાય થાય ને તથા એ ભગવાન ના ભક્ત માં કોઈ ને સ્વભાવ નડતા નથી ને નથી જો સ્વભાવ ને મૂકે ઓલી ભક્તિ મૂકે ભક્તિ ને ભક્તિ મુ અને તે સ્વભાવ સાધુ ખોદે તો સાધુ નો અભાવ ના લે ને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે બરાબર ને એ આપડે વિચાર કરવાનો આપડે મેળવે પણ કજવાઈ ને ભક્ત ના સમૂહ માંથી છે ન ઘડે જિંદગી આખી જવું જોઈયા કઈ આજ બોલી લીધે થાય એવું છે મન મળી ભાવ થાય તો બઉ વિચારના મગ એકલા વાંચીયે એકલા એ વિચાર કરવો છે તથા સારું વસ્ત્ર સારું ભોજન સારું જ राजी थे आटक वर्ष भेगो रो પણ એના અંતર નો તાગ આવ્યો નહી પકડ જ ન હોય ને જેમ હવામાન થાય એમ ફગી જતું હોય તો એનું એમ ક્યાંય કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતર કોઈ તાગ આવ્યો નહી એમાં જે લખ્યું ને કે વાત કરવી જોઈએ આપણા સ્વભાવ એવા હોવા જોઈએ બીજો એમ કલ્પના ન કરે કે અમારો હોશિયાર ખબર પડવા દેતો નથી એવી જો એને ભાવના આવી એટલે આપણી બુરાઈ સાધુ સરળ હોય સરળ ને હવું શકે સાધુ થઈ છુપો રે અને કપટ રાખે સાધુ કેવી રીતે હશે માયા નોકરો માથો લવો આવડા બધા સમજાવવું પડે બધું થઇ જાય જો આ હોશિયારી નું છે આમાં હોશિયારી આ તો અસાધારણ છે જો આમાં ખબર ન પડે હોશિયારી માં આપણું આપડે જાણવા ન દઈ પણ આમ તો થોડોક રાજી ન હોય ત્યારે કપટ છે એ આસુરી તત્વ એમાં જમા થતું જાય લો એટલે ઓછું દૈવી તત્વ ન રહે નહી બોલે કોઈ કપડા લક્ષણો છે આપણે જ જોવાના છે આ નવા ને હું ઓળખી ગયો એને એમ હોય હું હોશિયારી કરું છું ખબર પડવા દેતો નથી એમ હોય ને અહી તમે આ જૂના થઈ ગયા એને ઓળખતો સમજ્યા એ બધાય ને દેખાય પછી કરે પણ એમાં આમુ આમુ જયારે થાય ને એટલે હાલો પોતાના કાન છે આંખાદાર કરી દેતા આંખાદાર એટલે પોતે કોઈને ન દેખ આ દોકા અને માની લે એમ કે હું અંતાઈ ગયો મને કોઈ નઈ દેખતો હોય કપટ થી હવે કાન થી આડા થઈ જાય છે પોતાને ઓળખાવા નરે ઓળખો કપટ રેખ્યું ત્યાંથી ભાઈ હે પણ ઈ આને ખબર ન હોય કે આપડે બરાબર કરી દે એટલે દેખે ને હાલો આડો આંખા ડો કરે એટલે હાલાને બીજો દેખી ન શકે દેખી શકે જોઈ લેજો જીવ પ્રાણી માત્ર પોતાના સ્વભાવને ઢાંકવા કપટ કરવા જાય એટલે એનું ન દેખાય ને સ્વભાવ એનો સ્વભાવ ન દેખાય ને અક્ષર સ્વામી એ દેખાતા હશે દેખાય પણ આડો કામ કરતો હોય એને ન દેખાય સમજવાનો જી જાય જાણે કે બોલી માં નો લાવે અને આમ આડો થઇ જાય એટલે જાણે કે આપડે બરાબર થઈ જાય બધા સાંભળજો બધું કઈ વખત આસ ને વાંચજો નઈ પણ વાંચે કોણ કેમ આમ માણસ ને એમ થાય હવે એ વિચાર કરો આપડે આપણું ઢાંકવા બે ખબર ન પડવા દઈએ ખરું એટલે ઓલા ખબર જ ન પડે એમને સરળ છું છું રાખ્યું એટલે આસુરી તત્વ છે ભાગ એ આસુરી ભાવ નુલો ભાગ એ દૈવી ગણું છે એવો ના હોય એવો ના હોય બોલો ને જેવો માહિ બહાર હોય જેવો એ માહી બહાર હોય માહી અને બહાર હોય એમ બે બે ભાગ પડવા જોઈએ બોલો જેવો માહી કઈ સાચું આ તો ઉપર થી અછો દેખાય અને માહિતી ભરપુર થઈ જવ હવે એને કેવી રીતે ગણવો છે વાત કરું છો તમે બધા દિવ્ય છો ભગવાન ઓળખી ગયા છો પણ આમાં આવ્યું એટલે એવો સરળ સ્વભાવ વાળો હોય બસ સાધુ આ તે આવો છે બીજું ઓળખી જાય એવું થવું જાય આ તો ઓળખવા જ દઈ પોતાને હેજો અને શાંત સ્વભાવી ને તે થાય તો તપી જાય તપી જાય એવી રીતે વિમુખ ના સંઘની સ્વાભાવિક અરૂચિ વર્તતી હોય જો અને તપે ઈ સાધુ કેવાય તપે સાધુ કહેવાયવાનું ગયું સાધુ હોય કઈ દેખાય નહીં સરળ તપતો હોય એટલે એ હર હોય એમ ને તપવા ને ઠેકાણે તપાય બધી નોંધાયું સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે સાક્ષાત એટલે થોડી વાત છે સંત એને રેવાનું ઠામ કહ્યું ભગવાન ને ઠેકાણ આવો હોય તો ભગવાન કિર્તન માં આવે તેને જોવા ઘડી ઘડી જો એક પેલે જોવાયું એવા સાધુ નો દ્રોણ કરે તો ભગવાન નો દ્રોણ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુ સેવા કરે તો ભગવાન સેવા કર્યા તુલ્ય ફળ થાય એમ પ્રથમ રાજી રાખો ને તમારે કોઈ ને કોચવવા નહી કેમ મોહન પ્રસાદ વાંચવું પડે કે નહી એ તો આ પારશે હો આ લક્ષણો ને જોવા જોઈએ બીજું કઈ એમાં ક્યાં અધૂરા જઈ તો ધીરે ધીરે કઈ આમાં કોઈ નથી આપડે આમાં કેટલા ફીટ બેટલા ફીટ બેઠા એટલા ભગવાન ને ઠેકાણું છે અને જેટલા નહી હોય એ માની લેશો કઈ એમ ભગવાન રહી ને એવું ભાગવત વાંચો ગીતા વાંચો રામાયણ વાંચો ગમે ચોખું કરીને કેમ કે આમાં એવા પાત્રો સામા હતા અને એની સાથે વાત કરી આપણે વાંચી જાઓ પણ એમાં કેવી રીતે આપણા હૃદય ને એના પાત્રો હોય નઈ ના એવી વસ્તુ છે કે એવી આમ બરાબર રેગ્યુલર થઇ જાય કરવા બે તો જોડા નાના થી સાદુ થાય છે ને એને તો બહુ મોટા પુણ્ય કેહવાય આ બધું સમજી ને એના હૃદયમાં જો ઉતારવા બે ને તો આપણે હા મને રોટલી કરતા આવડે મને રોટલા બરાબર આવે મને કારખાનો બરાબર આવડે મને ફલાણો મટી જાય ચોંટવા જેમ આ વચમાં કઈ નળે એવું નથી હોળે એવું કામ કરતા કરતા થાય મારી સામરી હું ભણતો રાત્રિ લઈ લઈએ કે છોટા ભાયા હોય માથે બાંધ્યું હોય એની માથે દગારું લઈએ સીડીએ ચડીએ અને કાગળ લખી ખોહી દ અને હું તોડે ઘેર થી આવ્યા હોય અહીં તો આપડે નવા ભગત ને આંચવે બઉ બધાય અને અમને કારખાના માં જોડતા મુકુમ સ્વામી હતા એટલા ને રોટલી નો આપશો કે રોટલો આપો રોટલો રોટલો છાશ આપે રોટલી આપે તો સંડા જમુ પડે જેનું કામ ખોટી થાય પાછો અને સંડા ત્યાં હોય ને ભાદર નવા જવાનું હોય રોટલા ગાજર નું આથરું હોય અને ખાતા જૂટે તો ભાદર જાય ત્યાં નાય ના આવે કે બે ત્રણ વાગે નો નવાય તો કામ ગોટી થાય કરિયા અને તે દે છ વાગે હું ક્યારેક ક્યારેક હળવું હળવું હું કમ સામે કહું તમે રોટલી આપો ને હું પેલો નવા નહીં જાવ રે કે તું વયો પાછું કોકડી તૈયાર કરે તો આપી દેતા અને કોકડી ન આપે પાછા વિચાર કરજો બધાનું કોઈ ને દયા કરીએ તો આપણા જેવા મુર્ખ કોણ અમે જૂની વાતો સાંભળતા ગુણવત્તા પણ ઈ સાંભળતા પણ મારા ભાગ થોડીક આવી ગઈ આવી ગઈ એટલે આ ખબર છે એમાં હતા આપણે હરિશુદા છે વળી વચીનદાર કોક આવે એવા એટલે શું કર્યા થોડું કામ છે કપાટ કરવું છું એમનો કેવો પાછા બધી જૂની વાતો છે મારા બાપ પણ કરવા જે હું આવડું એ શીખવાને રે વધારે થઈ જાય નઈ મારે પણ આવડા ને કેદી કે આવે કે ન આવે એનંદ ભગવાન જાણે આપડે એનું ભલું એ જોવું છે ને એમાં કોઈ જય જેતપુર ની બજાર માં ઓલું મંદિર તો જો પુરાણીય સ્વામી કરાવેલું ઈ જૂનું મંદિર પણ ઈદો વેલા અને આ તો મંદિર નીકળું જો આંખ પડી તો તરત દેખાય ભાદર નવા જ આવવું પડે એ મારા શીખવાડ તમે આ તો બોલો નહિ ને એ દુઃખ આમાં